છે કે જેવો તે માલ કાતો હોય ને આ એક શક્તિ નો પૂંજ છે એવું સમજુ છું હા કોઈ બીજું કઈ બનાવ્યું નથી ને કોઈ બનાવનાર ઓનલી સાયન્ટિફિક પગલ એક જાય છે તારે કોઈ માનતા હું પ્રજન સોલ્વ કરી આવું જગત નું શું પ્રસંગ શું થાય ને કાયમ કેરી રહી શકાય પછી આપડે ધારે સ્ટેજ ઉપર પહોંચી જઈશું ડિપ્રેશન બરાબર માર ના રૂ ડિપ્રેશન ના આવે એવું કઈ આપીશું ખરું જ ને ખબર કરે આપડા જે ભાગે જવું હોય દાદા ભગવાન હું થઈ ગયો માણસ જ નથી હું તો જ્ઞાની પુરુષ જેમ તું આ તારા ફાઈનાન્સ નો જાણકાર એવું હું અધ્યાત્મ નો જાણકાર અને દાદા ભગવાન ભાઈ પ્રગટ અંદર પ્રગટ થયા પરમ જ્યોતિષ કરું નમસ્કાર કરું કરું બેઠા છે ને એટલે શું કરે કારણ કે આ તો બધા નામ બેઠેલા છે જે બેઠણાશન રીઅલાઈઝ કેય નહી થાય ને કે રીઅલાઈઝ કરે ને કોઈ લા સ્પેસ ઊંસે બે આબદની અંદર જે પરણ છે તમને હાલ નહી જવાય છે ના તમે રીઅલાઈઝ કરી હતી બધું ક્યારે કાયાને માટે ના મારા પણ નહી પેરા જી બેટા જી જે ના 5 વારian કો येते નહી જાવ દેવ સના દુઃખ નો અંત આવે દુઃખો વધતા જ ચાલે દુઃખો વધતા ચાલે છે એવું તમે ભવો થયેલો ને માનસિક ઉપાધિ ઓછી થાય એવું જોઈએ માનસિક ઉપાધિ ગમે છે જય સચિદ આ રાણી ખુશી થઈ ને ખુશી નઈ મારી અડધું અડધું અડધું અડધું છે અડધી વાગી જોઈને અડધી એવું કરીશું આપડે કયા સંજોગો કર્યું નિયમત ગુનો નથી ગુનો નથી આ લોકો ભૂમિકા ને ગુન્યાગા એવા પાંચ ડોલર આવ્યા કર્યો હું ચોરી કરી હોય બદમાસી કરી હોય ચારિત્ર નથી મારી દ્રષ્ટિ માં તું એવું અને મારો અભિપ્રાય પૂછે કારણ કે બધી રીતે ચપાસી વાત અભિપ્રાય આપું છું અને કલાકાર છે આ પાંચ આપ્યા અક્કલ ગમો છે એવું કે જે સાંભળેલું રિએક્શન કરે નુકસાન થાય અને મને તો શું સાંભળું તો મને રિએક્શન નહીં આવે થયા <tod> કરે <tod bhoanye khabana thi> <tod> to <sukas> yeah, reaction લાગતું નથી કે લાગતું નથી કે નિર્બળતા કેવાય ના ગમતું ગુસ્સો માણસ નો એકસો માણસ નું ફિલિંગ પણ નિર્ભર તું મને ગુસ્સો કરે ગમે ક્ષમા આપે તો ગમે જ ના ગમે તું ભૂલ કરું છે કરવું છે હું કઈ શક્તિ વધારી છે કેટલી જિંદગીઓ ગયા પછી આવું આનંદ સર જિંદગી માં કરશે આવું ક્યાંથી આવડે છે એસી વચ્ચે મરી ગયો પાછા ત્રણ વર્ષી વનવ થાય હું એમાં કેટલાય વર્ણ થઈ ગયો વાંચો હું ગયા પણ હું તો સાયન્ટિફિક સરખમ પ્રોફેસર છે છોકરા માટે હાથ પગલા કર્યા પછી છોકરા કરે તો આપને કીધે તને મૂરખા હરકા બનાવવાના હતા ને કે આવી રીતે ભલે એવો નહી વિતરાયલા હોય અને એટલે નાચ પ્રગટ થયા ઘરપટ્ટી આ વિતરા પકડી ગયા છે કેટલા હું કુ કામ કર્યું ંદ પર્રહ્મ નો સાક્ષાત્કાર ક્યારે થશે થઈ જવાનો દાદા કરવા માંડ્યો ને એ થવા માંડ્યું છે કેટલું ફરી દર્શન નહી થાય પ્રગટ થયેલો દર્શન ફરી નઈ થાય જે પ્રગટ થયેલો છે એટલા માં જ પ્રગટ થયેલો જય હે સચિદા તમને થયું બધા ની અંદર કેમ કોઈ દેખાતું નથી એવું બધું કહેવાનું કરો રમેશભાઈ ગયો પણ મને થયું એમ કે વળગી પડ્યા ચિત્તો ને ત્યાં કેમ ચોટાવી દેતી હશે शरीर में कई रोगा थी तरह अंदर मलकी ना चित चित पहले दर्द मटे नही એ ચીત જ્યાંથી ખબર નથી પડી હવે પડી એમ એટલે શરીર બાબત જાણ્યું કે શું કરે છે परिणाम जय आप सुध कहे भगवान अरे कॉजीज ने पुरासाद कहते पुसार्थ केव तय कही जगत परिणाम परिणाम परिणाम पत्र का परिणाम तव तो कई बे वर्ष मैं आयात करता आज बाहर निकलो तैयारी बाहर जाते तय तय क्यों मैं પ્રગટ થઈ અને હવે નિવારણ થવાનું થયું એનું પરિણામ આવ્યું રીતે તાવ ની વસ્તુ કેવી છે તાવ આવ્યો એટલે પરિણામ સ્વરૂપ છે એટલે આપડે એને જોયા કરવાનું અને જલ્દી નીકળે એવું કરવાનું કાળા કાળ પાક્યો પ્રગટ બાર નીકળી જવાનું થયો તો ડાક્ટર ફરી બંધ કરી દે ફરી પાક ફરી નીકળશે आ, निकल देव क्यों कर एकदम छत डिग्री तारी नुकसान करो नहींफानी नहीं गोलीबार ना जो हानिकारक तो गोलीबार ना फायदाकारक थे सौ आठ डिग्री आई अपनी धीरज न रहे गभरा હોય તો ફાયદાકારક પણ ધીરજ ગયા કરવું કરે પરિણામ છે પરિણામ ને મારે પરીક્ષા આપતી મારે જોવાનું પરિણામ મારે જોવાનું પરીક્ષા વખતે સિન્સીયરિટી હોવી જોઈએ બોમા બોમ કરવી પરિણામ શરીર પ્રત્યે ધ્યાન પણ રાખવું જોઈએ ને આરોગ્ય સ્વાભાવિક રીતે હોવાય આ તો ધ્યાન જેને કે છે ને તે બે ધ્યાન પણ એ લોકો એ ધ્યાન રાખે છે એજ બે ધ્યાન પણ છે ધ્યાન રાખતા ભાવ શું હોય હા પછી ધ્યાન ના રે બધું ધ્યાન ના રે તમને અમારી સાહેબ જોશો એટલા લોડ નહીં કાયમ માટે પ્લસ માઇનસ એવું કઈ હોવું નહિ તો કુ દુઃખ દુઃખ છે ને એ તો પરિણામ છે પરિણામ પુરસ્થ ક્યાં છે તે મેં બધાને જ્ઞાન આપેલી શીખવાડિયું ના પરિણામ પુરસ્થ નથી પરિણામ બઉ આનંદ માં મસ્તી કરે છે લોકો અને ખોટા કર્મ બંધ થાય નઈ કઈ દુખ્યો માણસ કર્મ બંધ અત્યારે શાંતિ હોય ને કોઈનું નામ કેવું કે કોઈ નું સુખ જોઈ ને આનંદ થાય પણ આપણને દુખ તો થયું જ નથી ક્યારે ઘણા બાળક દાદા ઉધરસ થઈ છે ને ઉધરસ થાય એવું ચીજ કાતું ઉધરસ આવ નથી કોઈ જગાડ ના રહ્યું દેખા હોય જાય અને શું એટલે એને શું કાંઈ કહેતી કરવાનું એના કારણે પુરસાદ ચાલુ રાખે શું કરું મંદ કરીએ ને આપણે જેટલો બની શકે બાકી તમને ભગવાને કે છે સંયમી છો એવું શું ભગવાને તમને કે છે પછી તમે કે છો શું કે છો એમ કે આ ત્યાગ્યો ભાગ્યો બધા ભગવાન ના એ સંયમી નથી કે અને તમને સહીમ મોટા મોટા મહાન ત્યાગી આચાર્યો એની પાસે કઈ હશે સિફારસ હશે ને સયમ તારીખ તમને સયમ તારીખ કહે ના સાહી એમને ના ગમે શુદ્ધાત્માને કોના ના ગમે શુદ્ધાત્મા ના ગમે ભગવાન તો ક્યાં દિવસે કોણ ચીડું કોના ભાઈ ચીડાય છે કોણ ને નથી કોને નથી ગમતું નથી ગમતું શું સાધુ આચાર્યો ને કઈ ના એ તો ચીડાય એટલે અંદર બારી એકાકાર હોય કેવું શું કારમ કયું हाँ तो असंयमी संयमी जाने रमेश तेयम छूटू पड़े नाची बात तर संयमी भगवान स्वीकारे ते संयमी छो पूरे मेरी सिपारिश ले એમાં ચાલુ ને સિફારશા તે રમેશભાઈ અસંયમી પૂરી પર ચીલાયમી કેવાય જગત આખો કિસ્તિકાર કરેમી નથી અને તેને તમે સંયમી તમે જાણો જા અસંયમી છે તન્માયા કાર પણ છૂટે નહી તન્માયા કાર પણ છૂટી ગયું તમને સમજાય આખી વાત બિલકુલ બિલકુલ સમજી નિરંતર આવી રીતે બોલો આવે ભગવાન પણ આ સંયમ કેમ કહી શકીએ અને કે ભગવાન હકીકત ને બીજું બોલે ભગવાન ભગવાન ના કે અમે તો સંયમ ને સમજે સંયમ માં આવો સંસાર ને ડરતો નથી અસંયમ ફરી પુરસાદ નહી કરવો પડે શું કહ્યું તો અનંતવતા પુરસાદ નકામાં ગયા પુરસાદ એમ તો મુખ્ય કયો પુરસાદ માડવો હા સંયમ નો પુરુષાદો સંયમી થઈ એટલે સંયમ કોઈ જગો ના પડે હરેક બાબત માં આપડા મહાત્માઓ જે છે ને સંયમો મોટી મોટી બાબતો નાની બાબત નો સંયમો નથી એટલે ઝીણા ઉતરતા ઉતરતા ઝીણવટ ઉતરતા ઉતરતા બધું દેખા છે એ સંયમ આ અમારી આજ્ઞા નહીં ઓછી પાડવાથી આજ્ઞા ઓછી પાડવે સત્સંગ નો લાભ લેવાથી આજે અમે આવ્યા છીએ બે કલાક મળે તો બે કલાક મતે તો કોઈ કે છે ભાઈ ભલે પચાદો હો કારણ કે વાતાવરણ માં દવાથી બધું અસર બહુ થઈ જાય ખાલી વાતાવરણ જ અસર કરે તો બોલ બોલ નથી કરવાનું આ વિજ્ઞાન વિજ્ઞાન તો બધું આપી દીધું છે लोग तुमने संयम नहीं थे। ये तो कहो देखे संयम जुए थे। जुए आचार नहीं जुए रागे आया हाथ में मन લોકો ને જોતા નથી આને દિવસ બહાર તમને ચોખ્ખું બહાર ભલે ભગાય છે કારણ બહાર આપે કે આ રમેશભાઈ જોદા કૃષ્ણ જેવું હંજુ સિલાય કરે બરાબર बराबर थे खुटू ही नहीं। खुटू आपने जाते क्या जाते जाए क्या जाता एक बहुमत नुकसान कर ना है। जगत ना लक्ष्मण जगत तो आप खो बा अंदर तब गए करता है ભગવાને આ સંયમ ગયા બહાર સંયમ દેખાય છે બધો અંદર સંયમ નથી ચિંતા કરો દાડો એક ગયેલો નહિ કોઈ જ્ઞાની નો અહીંયા શ્રમિક માર્ગ ના જ્ઞાની નો કારણ માર્ગ એટલે શું એસી ટકા જ્ઞાન હોય વીસ અહંકાર હોય हाँ ज्ञान अपना महा चिंता बिल्कुल अजय जुड़े कभी ज्ञाओ ભગવાન દેવાનંદ ધનિક માર્ગ ના જ્ઞાની પણ હે આપડે બેઠા હોય ને એક જ્ઞાની શું કરે બેઠા બેઠા પેલા તમે ત્યાં જાય બધા ડમકાળી નાખે બધા ડબ જ કાઢી નાખે તમને કાલે બધું કઈક લાયા નથી બરોબર પેલા એ જાણતા હોય કોલ એ જાણતા ડમકાળી નાખે ટાઈમ શામાં જાય મારે ડમ કાઢવા માં ને તમારો દમ જવામાં જાય तो वर् पड़े न मह थी महे आम नही आम करो संयम तो, <laughs> तो ये कहवाये पुरुषार्थ में आवाइ कह मह कहवाये संयमी असंयमी ने कहे आप पुरुषार्थी समझा पुरुषार्थ में रहू जो सूक्ष्म दाखला तरीके अपने जीव बड़े पीड़ा थे तो कोई पीड़ा थी अपन अंदर मानसिक ग આપણને શોધતા છે એક વાત જ્ઞાને કરી જાણી લઈએ કે શું છે તેથી આવું લાગે ઊંઘ નાખેલી છે ખબર પડે જરૂર જ્ઞાને કરીને જાણી લઈએ મહીબ રાખી પછી શું કરીએ એને ઓગાડી ને ચાવીએ એટલે એનો રસ થાય રસ થાય એટલે આપડે એટલે એવી ચાવું છું કે એને ભોગતા પણ ખબર પડે અને એ ભોગતા ને ભોગતા ને એ રીતે ભોગ્યમાન થાય છે એનું જ્ઞાતા થઈ ગયો ભોગતા કરતા અહંકાર છે ભોગતા અહંકાર અને ભોગતા ને ભોગતે સાલી તે ભોગ્ય માં આમ થાય તેને પેલો નાતા જાણે ભોગ્ય ભોગવત ભોગવમાન કોણ નહી સારી રીતે અહંકાર સારી રીતે ભોગ્યમાન કરે છે એવી રીતે ભોગવવું પડશે ને આપડે બેન્ને જાણ બંને કાઢવા માં પાછો જો આમાં મીઠામાં તો આટલો ઓછા તો પેલા ફરી જોઉં છું તો બધા ભોગતા ફરી દેખાય પાછું અને જ્ઞાતા રહે છે ભોગતા રહે એટલે નાખતા રહેવું જોઈએ હવે આપડે ભેગું કર્યું ખાઈએ તો ભોગતા ના એ તો અમારે તો નાતા ઉડી જાય જ્ઞાતા નિર્બળ થઈ જાય એમને તો જ્ઞાતા નિર્બળ કરવો છે શું જીભ જીવને ચોટી ના પડે એટલા માટે કેટલી ઉંમર થઈ તમને હવે અગ્ન રાતે અંધ બેઠા હોય આગળ આજ રૂમ માં અને એક જને આવી દેખાતું અંદર ખબર પડે પછી અંદર ખબર પડી જાય પછી કે શું ખાધું દેખાય નહી દેખાય નહીં વર્ણન કરોડ ગંદ પડે એમ શેર શ્રીખંડ પણ છે એ ખબર પડે ના પડે એટલે તમે જોતા દેખાતું છે ને તમે? તમે ત્રીજું શું કેમ કહો સારું એ પણ છે જાણકાર પછી પોતે ઇન્દ્રિયો કોમ લીધું ના એક જ ઇન્દ્રિય કામ કરે પણ ઇન્દ્રિય ની પાછળ જાગૃતિનું પ્રમાણ છે છે જાગૃતિનું પ્રમાણ પૂરેપૂર ચાખે નહી ઘણા તો આખો લાગો ટાઈમ ટાઈમ ટુકાય ઉતારી જાય આમ ઉપર ગયો ગયો બસ એટલું જ પછી આમ સ્વાદિષ્ટ કે એના એના તલ ને પોતે એટલે મને એવી રીતે ખાંટી જુદો ખો દાળ જુદું શાક જુદું ખવું જુદું ખો ભાતે જુદો ખોલો ભોગવનારો ભોગવે છે દાણનારો જાણ શું આત્મા ને ભાઈ ને તીક્ષ્ણ થતી જાય અનંત શક્તિ ધણી ન તા બા દાદા ને ત્યાં જાવ દાદા ની ઉમર થઈ રી ત્યાં જાવ દાદા મોકલ આવે ના મો તમે લાગણી રાખવું તો બૌ ખોટું મોકલા હું કઉણી રાખવાનું કારણ કેમ તમાક દાદા ગયા છે તારે કોઈ પૂજ્યો છે કે આપડે સિનેમા જોવા જઈએ ને તમેખા છો દાદા દેખાય પોતાનું દાબણ છૂટી ગયું દાબણ ઓછું દાદા દેખાય પોતાનું દાબણ થી દાદા દૂર થાય છે અ ભઈને તો દાદા દાદા ઉઘાડી આંખે વાતો કરે છે ને કાગળ લખીને મને આપી દેજે કાંઈ વાત તો કરી દીધી કે નહીં કરી મેં કરી દીધી અરે એમણે બધી વાતો કરેલી તમારી સાથે જાગતો જ કામ નહીં ને એ તો બધી પોસિબલ પોસિબલ બહુ જગ્યાએ ઊભી રહી છે બહુ જગ્યાએ બની રહી છે હમણાં એવું થયુંતું દાદા કે આ સુ